થતું નથી ને આ તો થાય જ નહી કારણ કે અહંકાર ભાવું છે ને તમે તમે હસમુખ ભાઈ થો એવું ભાઈ નક્કી થાય થાય ત્યાં સુધી છે તમને કે આવું થઈ જાય પરિણામ છે સાચા પરિણામ નથી તમારે કેવું કે દાદા મને આમ જ નથી એવું શું કર્યું બહાર ધર્મ ધ્યાન ભાઈ હસમુખ ભાઈ ના અને અંદર આત્મા નું શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન આ કાળમાં શુક્લ ધ્યાન શાસ્ત્રીય કાળો એના ભાઈ લક્ષ રહે ખ્યાલ રહે એનામ શુકલ છે એ ધ્યાન તમે વધ્યા જ કરો ને શું હા તો એવો દી થાય दादा એમને ચિંતા છે કે શું હશે એની ચિંતા છે સમય ચિંતા છોડી દેવાના સભી કો એની કિતેવર દુરી તમે ચિંતા કરી હા એ કિતના ફાદર કે આહી રહે સ્વરૂપ જુદ્ધ વર્ગ માન્યું છે એટલું જ કે પછી એમ કહ્યું નથી ખાલી માન્યતા બહુ બદલાય છે કોઈ માણસ આરોગ્ય પછી આ તો એવો ના થાય ને એવી આ ઉપાધિ ઉપાધિ ઉપાધિ ને લઈને એનું સ્વરૂપ આવું બદલાયું ખરેખર પોતાની બદલાયું નથી કરતું શુદ્ધાર્થ દિલીપ જ રોંગ બેસી ગઈ છે હું નવીન બી છું રોંગ બિલીપ રાઈટ બિલીફ શુદ્ધાર્થમાં રાઈટ બિલીપ બે હજાર બે હું જોઈએ ફૂટવી જોઈએ ને બિલીપ તું સહજ ભાઈ ને ખરેખર તમે નવીન ભાઈ છો ના તો પછી આ ખરેખર કોણ છો આ નવીન ભાઈ કેમ બનવું પડ્યું પ્રોબ્લેમ તો એ છે બેસે આ નવીન ભાઈ કેમ બનવું પડ્યું એ પ્રોબ્લેમ છે ના અહી જન્મ થયો એટલે આ શરીર નું નામ તો પાડે ને લોકો એટલે નામ વગેરે જન્મ હતોનાથી ઉપાધિ ને લઈને વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે ક્રોધ માન માં વ્યતિરેક ગુણ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા છે એ નથી આત્માના નથી અને જળનાય નથી ક્રોધ માન માયા લોભ જળના ગુણ નથી ને આત્માના ગુણ નથી એવા વ્યતિરેક ગુણ ઊભા થયા ઉપાધિને લઈને બધા ભેગા થયા એટલે એટલે વ્યતિરેક ગુણ આ ક્રોધ માન માયા લોભ એટલે શું ક્રોધ માન એટલે શું હું અને માયા લોભ એટલે માયા મમતા એ બધી હુમ મમતા ને ઓન મમતા બે ઊભું થયું છે જયારે બંધ થઈ જાય તો પછી મમતાભાઈ ચેતન નાય ગુણ હોય તો એની જોડે કાયમ ના રહે ટકે અને જે ગુણ હોય તો એના ગુસ્સે ભરાય ટક ના વ્યતિરેક ગુણ એ બે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા એટલે ક્રોધ અને માન એ થતાં અહંકાર અને માયા અને લોભ એ મમતા અહંકાર મમતા ઉભી થઈ એ જયારે અહંકાર મમતા ઉડાવી જાય ત્યારે પછી ઉડી જાય બાકી શુદ્ધ જ છે પણ આ રોંગ વિલીફો ઉડી જાય પણ ઉઘડી જાય ઉખડે તો ક્ષણ માં પણ ઉખડી જાય હા નહી તો લાખો વર્ષ અત્યારે ના ઉડે એટલે અનારી અંદર અનંત જ છે આત્મા અને આત્મા આત્મા નું મૂળ સ્વરૂપ જ શુદ્ધ છે શુદ્ધ જ છે અશુદ્ધ ક્યારે થયું નથી અશુદ્ધ થયું એટલે તો જન્મ લેવો પડ્યો અશુદ્ધ થયું એટલે તો આ જન્મ લેવો પડ્યો ને ના શું થયું જ નથી કર્મ ની વર્ગણા વર્ગી વર્ગણા વર્ગી નથી આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા ગુણ આ ગુણ ફળ આપે અહંકાર મમતા ંગ પાડે કે નવીનભાઈ એટલે પોતે માની જ લે અહંકાર અને કરે હું કરું કરેલું અંબેર ગામાં એમ આ કોણ કરે છે પર સત્તા કરે છે પોતે માણસ હું કરું છું આ વર્લ્ડ કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસ સ્વતંત્ર શક્તિ હોય પણ આ પરીક્ષા આપીએ છે ને પરીક્ષા આપતી વખતે કોજ કેવાય ને અને પરિણામ એ પર સત્તા કેવાય પરિણામ આપણા હાથમાં નહીં હાથમાં સમજાય છે એવી નથી પણ આ ઇફેક્ટ ઇફેક્ટ છે ઇફેક્ટ એટલે પર સત્તા કેવાય ઇફેક્ટમાં કોઈ ચાલે નહી પરિણામ કેવાય પરિણામ આપણા કર્મો નું છે ને પર સત્તા નું નથી કોણો મમતા નો તે આત્મા નહિ વ્યતિ એવું જાતે જોઈને બીજો જન્મ છે પૂર્વ પૂર્વ જન્મ છે એવું આપડે માનીયે છીએ આપણા પહેલાના ભાવ અને હવે પછી ના ભાવ જાળવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ કયો આવું જ્ઞાન સરળતા કેવી રીતે પ્રાપ્ત થાય પુનજન્મ માનવો માનવાને કારણ વાંધો હોય તો મને પૂછવું બતાવીશું શું કહ્યું પુનર્જન્મ માં તો એને તમને ખાસ સાબિતીની જરૂર નથી ને બધા પૂર્વજન્મ ને જાણવા માટે તો સંજોગો એવા પાછળ હોય તો જણાય મળતી વખતે ગયાવતા મળતી વખતે કંઈ પણ દુઃખ પડ્યું ના હોય તો જ ભણી ગર્ભમાં મધાનું શરીર સારું હોય એ બધું હોય એવી રીતે જન્મ થયો હોય તો એના ગયા આવતા દેખાય જેમાં આપણને નોંધપણું યાદ રહેશે ને એવી રીતે યાદ રહે પણ એવા સંજોગ બધા મળવા મુશ્કેલ છે ને તેવું જ કરેલા કર્મ નું ફળ ભોગવવું જ પડે તો પછી અક્રમ માર્ગ ના કર્મ આવરણ કેવી રીતે દૂર થઈ શકે અથવા કર્મના ફળ કેવી રીતે કર્મના કરેલા કર્મ નું ભોગવવું પડે છે એ અજ્ઞાનતાથી ભોગવવું પડે છે બાકી કરેલા કર્મ ફળ કરે છે બીજો આપડે છે ને ભોગવવાનું ફળ આત્મા શા માટે ભોગવવું પડે કરે છે બીજો એટલે ભોગવવું પડે છે અને હું છું આ નક્રમ માર્ગમાં છે તે પોતાનું પોતાનું એ તૂટી જાય છે પછી વાંધો કાવે? જુદા જ છે બે જુદા જ છે આખી કર્મ થીયરી અને કર્મ ના આધીન ચાલી રહી પર સત્તા અને પોતાની સત્તા બંને જુદી છે કોઈ ભાન થયું નથી અભાન પણ એ ચાલે એનું ભાન અમે કરાવી કાકા ગરીબ છે એવું કોઈ બોલે પણ આપણે ગરીએ કોઈ ખ્યાલ આપે નહી તારે આપડે પૂછે ત્યારે મોડા મૂક્યા નહી પડે આપડે મોડે જાય વાત કરવાથી ના સમજાય એટલે મોઢા મૂક્યા જઈએ ખાતા તમે સમજી જાય નહીં સમજી ભૌતિક પદાર્થ થી પરમ સુખ મળતું નથી તેમ છતાં ભૌતિક પદાર્થના જીવન શક્ય નથી માની છીએ આપણે તે આત્મા આરોપણ કરેલું છું સુખ આત્મા એકલામાં જ છે કોઈ જગ્યાએ સુખ છે જ નહીં તેમાંથી આરોપણ કરીએ આરોપણ સીત કરો જલેબી ઘણી સારી છે ઘણી સારી અને તમે આરોપણ કરો ખરાબ છે આરોપિત સુખ છે આ તો આતું સુખ નથી આ કલ્પિત સુખ છે કલ્પિત અમા સુખ હતું આમાં સુખ હોય નઈ કલ્પિત સુખ છે કલ્પના કાલી પરમસુ તો પોતાના સ્વરૂપ માં પણ પછી આગળ છે છતાં પછી આગળ પ્રશ્ન છે ને બીજું આગળ પ્રશ્ન સુખ નથી હા પણ એટલે વાકે રસ્તે સારા છે વાકે રસ્તે પછી પુષ્ટિ તો જોઈએ અહંકાર ને મમતા છે કોઈ ચીજ ની જરૂર આ બધા જ્ઞાન વાળા છે સ્ત્રીઓ વાળા છે તેથી કરીને એમને એ પોતાને એમને કશું ને એ પોતે છૂટાવે છે સંસારી હરેક ક્રિયા થી છૂટા રહેશે મમતા પોતે તો આત્મા ઉપર સત્તા સી રીતે ચલાવે છે અહંકાર મમતા તો પછી આત્મા ઉપર અહંકાર મમતા સત્તા સી રીતે ચલાવે છે ને કાર્ય નથી ખાલી પ્રકાશ આપ્યા કરશે અહંકાર મમતાની ફરજ છે કે પાવર ચેતન છે કેવું છે પાવર ચેતન પાવર ચેતન સમજ્યા આ બેટરી પાવર હોય છે એ પાવર જ્યાંથી છ મહિના બે આઠ મહિના સુધી પાવર હોય તો પાવર ખરાબ કે ના થાય પાવર મૂળ વસ્તુ નૂળ વસ્તુ માંથી પાવર ઉતારેલો સમજ પછી પાવર ભરેલો એવી રીતે અહંકાર મમતા મન બન બધા પાવર ભરેલો છે આ કોને ભર્યો આત્માની હાથીમાં પાવર પડાય છે આ પાવર ચેતન છે આ સાસુ ચેતન નથી આ મિકેનિકલ ચેતન છે કેવું મિકેનિકલ ચેતન પાવર ચેતન એટલે પેટ્રોલ પૂરીએ તો ઓઇલ પૂરીએ ગરમી આપીએ તારે સમજી સમજાવી શકાય નહી આ જેટલા શબ્દો મારી પાસે હાથમાં આવે એનાથી તમને સમજાવવા સમજી શકાય એ શબ્દો વ્યક્ત કરે છે એના માટે શબ્દ હોતા નથી આ તો ખોઈ ખોઈ શબ્દ ભેગા કરવા પડે મને દેખાતું ભાઈ પણ તમને સમજણ પડી ગઈ ના પડી છે મોટા મોટો પાવર વધારે પાવર વધારે ભરેલો હોય છતા કર્મ ઉદય એવા હોય કઈ કપાઈ ને ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાન કે હું બધે જ છું દરેક ચીજમાં મારું જ સ્વરૂપ રહેલું છે દરેક શરીર માં સૂર્ય માં ચંદ્ર બધે જ છે જો દરેક આત્મા સ્વતંત્ર હોય અને મુક્ત થયા બાદ કોઈ માલિક નથી દુનિયાનો શું એ રક્તા જનારો આપડા જેવો માણસ છે વ્યક્તિ છે શું છે પણ એની વ્યક્તિત્વ પ્રગટ થઈ ગયેલું છે નારાયણ રૂપે થયું શું થયું છે એ લોકોને શું કેવા માંગે છે કે હું બધામાં છું હું એટલે આત્મા રૂપે શું કે છે એવું કેવા માંગ પણ એ તો ભક્તો ને એમ લાગે કૃષ્ણ ભગવાન મળી છે બધા શું ખબર પડે કૃષ્ણ ભગવાન એવું કેવા માંગ હું બધા છું હા સૂર્ય માં ચંદ્રમાં બધામાં દરેક આત્મા સ્વતંત્ર હોય અને કર્મ વિમુક્ત થયા બાદ આત્મા ધર્મવર્ણના થાય તો કર્મ વિત થયા બાદ મોક્ષ પણ કર્મ વિમુક્ત ના થયો હોય અને આ કર્મ વિજ્ઞાનથી છૂટો પડ્યો હોય તોય જયારે કર્મ પૂરો થઈ જાય ને એ તે જ જાય શું કારણ છૂટો પડ્યો પછી કર્મ વાર ના લાગે એક જ અવતારમાં ખરાબ થઈ જાય છૂટો ના પડે તો લાખો અવતાર ચાલશે અને કે ટેકો કારણ કે એ બેટરીઓ તાઈણ જે એનો ડિસ્ચાર્જ થયા કરાઈન એવી તાઈન બીજી નવી ભરાયા કરતા આવતા કોવિ માટે જૂની ડિસ્ચાર્જ થયા કરવી ભરાય છે ઇફેક્ટ એટલે કોઝીસ બંધ થાય એટલે આવતો બઉનો ભેગું થતું એટલે ઇફેક્ટ બંધ ના થઈ શકે કોઝીસ બંધ થાય એટલે નવા કર્મો બંધાતા બંધ થાય ઇફેક્ટ બંધ ના થઈ શકે જે જૂના બંધેલા છે તેની ફળ તે વિભિન્નતાઓને કેવી રીતે સમજી શકાય કોઈ સર્જન કરવાની જરૂર નથી સર્જન હોય હોત ને સર્જન હાર તો ઉપરી થઈને આપણે તેલ કાઢી લેત સરકાર ના આટલા વેરા છે પણ એના કેટલા વેરા હોત એ કોઈ નથી ઉપરી હોય તા ફેજિયાત બની આલે બીજા ઉપરી શું કરવા તમારું બગાડ્યું એમ તેની હાથે તમે પધલ ઉભું થઈ જાય કે ભાઈ બગાડ્યું નથી ને આવું કેમ બોલે છે એટલે આખો દવે પધલ ઉભા થયા જ કરે આ જગત જ પદલ છે એટલે આખો દાવે પધલ ઉભા થાય હું એમ કઉ છુ કે આ બધું ભર્યું હોય પણ એનો નિવેડો લાવવો જોઈએ ને શું છે આ બધું કબાટ માં ભરેલું હોય એનો નિવેડો લાવવો જોઈએ ને એટલે અમે આ જ્ઞાન આપીએ ત્યારે પધલ ફરી ઉભું ના થાય એવું કરીએ આપીએ કોઈ પ્રશ્ન જ ઉભો ના થાય પ્રોબ્લેમ જ ઉભો ના થાય પણ અમારી જોખમદારી અમારી પછી ચિંતા થાય તેની જોખમદારી અમારી મોડે કઉ છું બી એવો પ્રશ્ન ભગવાન जाऊ बराबर अहमदावाद मैं दर महीने एसकी मैसी जाऊेस्वर जी आऊ मही दर महीने हूं जाऊँ मैं संखेश्वर नाम क्या शंखेश्वर जाऊ હેમા કે એમ કેમ છે એમ કેમ મને કે મૌડી જાઓ ત્યાં આગળ ઘંટાકરણ તો હું જાઉં ખરી ચુખડી બુખડી ચઢાઈ આવું ખાઈ લઉં ત્યાં રાતે રહું જિંદગી બતાવી પડે આ ગામડામાં તો હું ત્યાં રહીશ ત્યાં શ્રદ્ધા બઉ તો આ હેમા ખરી ને તમારી હેમા એ મને કે રાણી મારું નામ રાણી છે રાણી રાજા ની રાણી હેમાં કે રાણી તું મારા ઘેર આવજે દાદા ભગવાન આવવાના છે ને તું એમાં શ્રદ્ધા રાખ તો મારા મનમાં એક પ્રશ્ન થાય હું શ્રદ્ધા રાખું પણ આજે દાદા ભગવાન આવ્યા કાલે આચાર્ય રજનીશ આવ્યા પરમી ચિત્ર બઉ મૂંઝવે છે કે હું દાદા ભગવાન મનુષ્ય છે બરાબર હું તમને તો મળી શકું છું તમારી સાથે વાત કરી શકી પણ મારી જે અટલ શ્રદ્ધા ભલા ભગવાન ની છે પાષાણ મૂર્તિઓ માં સમજો છો તો મને તો આ બધા રજનીશ ના ગ્રુપ થઈ ગયું આ દાદા ભગવાન નું ગ્રુપ થઈ ગયું શું છે આ દાદા ભગવાન આ નહિ આ દેખાય છે ના મર ભાઈ મારે ચાર ડિગ્રી ઓછી થઈ ગયો તો કપટ થયું કપટ થયું એટલે મારી ચાર ડિગ્રી ઓછી છે આ કાળમાં પૂર્ણ થઈ શકે નહિ મા જે પદ આપ્યું લોકોનું કલ્યાણ થઇ જાય ને મારાથી ઘણા લોકો ઘણા લોકો કલ્યાણ થાય ને એક બે કલાક માં તો એને ક્યાં ક્યાંય બીજા ચિંતા રહી બનાવી દેવું થવું ચિંતા કરવું છે તો આ સંસાર માંથી તો છૂટું જ છે આ નોકરી બધું આપણને ગમતું નથી જોઈતી એવું સુખ નથી જોઈતુંબરી ભારત મનમાં બહુ પ્રશ્ન તમારું અત્યારે દર્શન કરવા આવી નથી આયા કદાચ દર્શન કરવા આવ્યા નથી વાત સાચી એટલે બધી જાતના રોગ જતા રહે મેળે મત નું ઝાડું બહુ મોટું છે આ ઘર નું અને મતનું બહુ મોટું સાચું જ્ઞાન કયું હાથમાં ક્યાંથી આવ્યો કેમ આવ્યો અને ક્યાં જવાનો એ સાચું જ્ઞાન હોય તો કેવી રીતે પ્રાપ્ત થાય આ પાંચમો આરો માટે તેવું જ્ઞાન ના મળે એમ કહીએ તો સભાઈ ના અલગ સમય ના કોઈ વિભાગ પાડ્યા નથી કળિયુગ છ આરા અને ચાર યુગ કળિયુગ વાપરતા સતયુગ આજે ચાર યુગ કહેવાય છે આરા કેવાય છે એ સમય નું વિભાગ બઉ સારું હોય એમ કહીએ એટલે કોઈ એવો યુગ હોય ખરાબ હોય સર ચોથો સારો કાયમ ત્યાં યુગ ક્ષેત્ર આ બધી અહીં બોંધ કરે અહી પેહલા પાછમો છઠો દેખવારો જ નહીં ને આ તો દુષ્મકા દુખે કરીને સમતા રે મહા દુખે કરી ના રે મહાવીર ક્ષેત્રમાં કાયમ ચોથ વારો હોય છે ભગવાન સદા ત્યાં વિજેતતા હોય તેવું શા માટે એટલે આ ક્ષેત્રો આ ક્ષેત્રના આધીન આ ઇંગ્લેન્ડ હોય છે ને તેને સૂર્યનો હેજ બધા ઓછા મળતા છે ને અને સેન્ટ્રલ પોસ્ટ ઇન્ડિયામાં એ બાજુ કડક મળે નહી એ રીતે ગોઠવણી હોય ને તે પ્રમાણે અને તે બધા સ્ટેન્ડર્ડ જુદા જુદા હોય છે તારે શું થાત ફરસી મળીને આ હોત તો શું થાત સમજાય છે સમજાય નહી હા સમજાય છે બીજું કશું છે નઈ કોઈ કરનાર નથી યાર કુદરતી માણસ ની રચના પેલા કુદરત ના સ્ટેન્ડર્ડ જોઈ ને આપડા માણસો આકારેલી કુદરતી લોકો કુદરત ની બધી પદ્ધત છે ઇન્ડિયા અને પેહલામાં પહેલું કોણ છે ત્યાં કે આફ્રિકાના જંગલી ફર્સ્ટ ડેવલપમેન્ટ પછી ત્રીજી ચોથી ચોથો નંબર આવે પછી જર્મની બર્મની બધા મુસ્લિમો જરાતા ડેવલપમેન્ટ મુસ્લિમ નું આ બાજુ ચીના નું ને અને આપણે બધા ચડતા આપણે ડેવલપમેન્ટ એટલે ભારત દેશમાં જન્મેલો હોય તો જ એના અધ્યાત્મ હોય પુનર્જન્મ કોઈ સમજે નઈ પુનર્જન્મ સમજાય નહી ત્યાં સુધી ભગવાન સીધો જન્મ આપ્યો એવું એમાં નહી સમજાય તું પાયેલા છે ખુલાસા થઈ ગયા તારે પણ ક્રમિક માર્ગ ક્રમિક માર્ગ એમને એવું કેવું પડે અંદર આનંદ છે બહાર ચિંતા છે તો ગમી ચિંતા છેલ્લા અવતારમાં જાય અને અક્રમ જ્ઞાન માં તો બે ત્રણે અવતાર બાકી હોય તો ચિંતા જાય અને આપી એકતા ચિંતા ખરા વિજ્ઞાન છે આ વિરોધ કોઈ જગ્યાએ વિરોધ અભાસ કલ્યાણ થઈ જ મસ્ત મારાથી બધા દુનિયામાં બનેલું નહિ મોભળેલું નહિ વાંચેલું નહિ જાળેલું નહિ એવું અપૂર્વ પરંપરા નું આ પૂરવાનુપુરી નહિ અપૂર્વ કેટલા લોકો પૂંચારી છે હું તો નિમિત છું પૂંચારી ખંડ ખંડ ખંડ તાર જ આ બધાને મળે ને અને અમને તાર દીવો ઓળખી જાય તો આ જઈને ઘી ના ઘી ના દીવા તૈયાર કરેલા ઘી પૂરેલું અંધારું પડી રહ્યો એમ કે આવું થઈ શકે જ નઈ એને એવું હા શંકા ચાર વર્ષ થી છે લખ્યું નઈ લખ્યું અમે બુધું લખેલું તમે બુદ્ધિ ના તો બુદ્ધિ જ આવી હું રાણી ને આવું કેવું મને કે હું રાણી અહિયાં આવું કે ના દુ મનમાં પતાડ્યા માર્યા કઈ મોટા ભગવાન જઈને આવ્યા છે ભગવાન નોય ભગવાન અમે ભગવાન નથી થઈ બેઠા એવું નતું ભગવાન ને ત્રણસો ને સાહીઠ ડિગ્રી છે મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે એટલે મારે ચાર ડિગ્રી સારું દાદા ભગવાન ના શિંદે દેખા બોલવું પડે પૂરી કરવી પડે ના કરવી પડે જ્ઞાન તો કરવું જ પડશે હું આપું છું આજે જ્ઞાન આપું છું નહિ કેવું જ્ઞાન આપું છું પણ મને પચ્યું નહી તમને પચશે નહીં કાળ એવો છે તો નથી આ એટલે અજીર્ણ થયું એટલે અવતા થાય એક અવતા બે આવતા તે મહાવી એક ક્ષેત્ર માં સીમંદર સ્વામી પાસે બેસીને કામ કરી દેવાનું આપણે એટલે આપડે એમની પાસે બેસી રહ્યું પડશે અહીં જો જ્ઞાન લઈ ને તો આવ્યા નઈ તો બેસી રહ્યા એટલે અહીંયા આગળ ડેરાસર બંધાય લોકો હિન્દુસ્તાન નું લોકો નું કલ્યાણ થાય શું ઉપયોગ કરે જોવા માટે ફરી કરે છે રાતે કોઈ સી માગનાર નહીં કોઈ પહોંચે શ્રમ ઉતારવા માટે સંખેશ્વર તો અમારે બે વખત વર એક બે વખત જવાબ અમારી જાત્રા હોવ જાય ને આપણે થોડા વખત નવ બસો લઈ ને ગયા હતા પાંચસો માણસ ને મારી સાથે ફાઈવ હંડ્રેડ માણસ હંડ્રેડ તમે જુઓ નઈ તો તમને એમ લાગે કે કોઈ જગ્યાએ આપડે અહીં કઈ કારણ કે કોઈ કાયદો નહીં ને અહીંયા આગળ કોઈ કાયદો કયો કાયદો લોનય હોય પછી આમ બે હો ત્યાં બે પગ દુખતા હોય તો આમ કરીને બે હે તો એ નથી બે પગ કરીને બે હે તો એ દુખતા હોય તો અનુકૂળ આવે રીતે બે અને આગસ્ત ગયા તે હે નમન દેલું હેના હય તો જેમ ભારક એક બસ અનુકુળતેના ને આ બેઠી જ ને મારીએ ઉતરી ગઈ આણે શરત બેસે આની ઓટો પર લાકે છે કંદો આ બધા જ્ઞાન કેવા કેવાય છે એ જ્ઞાન છે વિજ્ઞાન નથી કૃષ્ણ ભગવાન જે વિજ્ઞાન કયું છે તે આ ભગવાને જ્ઞાન જે કયું તે નહી ગીતામાં પણ વિજ્ઞાન કહ્યું છે તે આ છે જ્ઞાન જ્ઞાન જ્ઞાન માં ચેતન ના હોય જ્ઞાન તમારે કરવું પડે કેવું અને વિજ્ઞાન ચેતન હોય પણ તમારે કરવું ના મહેર થયા કર્યું ને તે મેં એની મહેર ચાલ્યા કરે તમને ખબર પડશે શું કરી રહ્યું છે દાદા કરી રહ્યા છે ના દાદા નહીં વિજ્ઞાન કરી રહ્યું છે ભાઈ નથી બોલતું હે ચેતવેક ના ચેતે ચેતવે છે એટલે કારણ વિજ્ઞાન છે આ જ્ઞાન તો આપણે કરવું પડે કરવું થાય નાય થાય વખતે આ શાસ્ત્ર લખ્યું જ્ઞાન એ કરવું પડે નાય થાય આપણે અને આ કરવું ના પડે are? રિલેટિવ See, sure. solution, પડે શબ્દ બોલવાથી કઈ દાડો ભરે નહીં કે તમારા પાપો ભસમીભૂત કરી નાખીએ તારા દાડો તારે નિરંતર જાગૃતિ રહ્યા ને આ જાગૃતિ જગત શાસ્ત્રકારો શું કહ્યું કે આખું જગત સાધુ સંન્યાસીઓ આચાર્યો ઉઘાડી વાંખે ઊંઘે તમે હું ઉઘાડી વાંખે ઊંઘતા હતા જગાડી પછી જાગશે બાકી છું કલાક નો સવાલ નઈ ઉગાડી માંથી ઊંઘાડે ઉગાડી માં કેવાનું કેમ કર્યું ભગવાને કે પોતાના પરલોક માં પોતાના માટે કશું કરી રહ્યું નથી આ લોકોને લાયલાય કરશે આ લોકો બગાડે છે પરલોક બગાડે છે જે પરલોક સુધારે તે આલોક સુધારે શું કહ્યું જે પાસ પરલોક ને સુધારે તે આ લોક સુધાર આ લોકો સુધારવા માટે પ્રયત્ન કરે પરલોક એ બગડે ને આ બગડે ચલો ને એટલે ઉઘાડી વાંખી ઊંઘે અડહક ભોગવી લે અડહકુ ખાઈ જાય અડહક ના કરે બાર પડી વાત લઈ લે ના લઈ લે કેવા આવે ઘણા ખરા તો કે કોણ ગણ હા ભાઈ વાળો જ વાણી ગયા બધું મારી બેઠો છે ને છેતરું છે ને તેતર પહેલા છે